ભાઈ લંડન અને ઇન્ડિયા માં બહુ ફરક છે એટલે ભાઈ એમ કે છે ત્યાં તો ગુતવાડો બહુ વધારે છે ગૂતવાડો છે હિન્દુસ્તાન ની બહાર નીકળે બધે જણાવો ભૂતવાળો વધારે છે અહી જરાક વાળો અહીંયા મળે સાધુ પુરુષો મળે બીજું મળે કઈ કઈ શાંતિ આધાર રે આધાર બાજુ વાળો પણ ના ભલે બાજુવાળો કોણ છે ખબર ના પડે એમને બાજુ બે પડોશી કોણ છે ખબર ના પડે જ્યાં બાજુવાળો હોય ને પડોશી પણ કોણ છે ખબર નો હોય ત્યાં તો લંડન ની અંદર બાજુવાળો પડોશી કોણ એ બી ખબર નો હોય ટાઈમ જ ના હોય ને ટાઈમ જ હોય નઈશ નવરાત બપોરે ત્રણ કલાક લોકોંદા હોય કરે બે જાય ખબર એતો ત્યાંની વાત કરે છે લંડન ની કે સવાર ની રસોઈ કરવી હોય તો સાંજ ના ખાવ્યું ગમે નહીં આપણી છોકરીઓ છે ઝગડા બરોબર છે પોલીસ સ્ટેશન હોય તો પછી જઈએ ચિંતા કરીએ રાત થઈ થશે કે નહી થાય તો કોસી હે હે તો કો થાય જાય હલાવા કરી દો હલાવા કરી નું તો ગુરુ સંકારી મા હોય કોઈ સંકારી ગુરુ હોય એવા ત્યાં માને મળે અગર માબાપ સંકારી હોય બેસ્ટ આ કુજિન તા ના કરી સાકીભાઈ માબાપ તો એકઈતે સદી ભાઈ નતી ઓ સર્ટિફાઈડ નહી દેદી ભાઈ નહી જરા સર્ટિફાઈડ નતી કોઈ તો ચોથી ચોથી દુકાને બધા મંદિરો આજે જાય બે વખત આપડા સરદાર પટેલ સરદાર પટેલ યુનિવર્સિટી ના વાઇસ ચાન્સલર છે વાઇસ ચાન્સેલર છે બે વખત મળ્યા શું કાગળ એટલે ચાર કલાક મને ભેગા થયા સમજી વાત છે તો કામ એક જણા આવતા આવે છે આપડો સમાજ સેવા કામ કરે છે પૈસા પૈસા ના હોય તો દવાખાના તું કે દાદા ભગવાન નમસ્કાર કરોલો બધા ભગવાન કરવા નથી બોલો છે ને તો પંજાબ થઈ બોલી જઈએ ખબર બેંક ના પડે કઈ જાય જાય બેંક ઓફ સોલ્યુશન ક્યારે બેંક હોય પછી આપડે પૂછવાની વાત ક્યાં રહી છે ક્યારે પણ કેશ બેંક આ દુનિયા નીકળીને ત્યાં પહેલી વખત કેશ બેંક નીકળી છે તો જેને જેને વટા ત્યાં ગટા છે એનું કામ થઈ જશે એટલે જેને વટાવતા હોય ચાન્સ લઈ જાય છે દેશમાં કેમ કરી રે હા એક જ એક ધારા ને એક સેકન્ડ આમ તો એડી ગયો દુઃખ ના રહે એટલું બધું છે બપોઈ જઈશું તો સાંજે આપે જઈશું સવારે વાહન કરું કે ચાલો અમિત પાંચ વાત ભેગા બેસી રાતે જયારે ભેગા થાય ત્યારે વાગે અગિયાર વાગે દાદા ભગવાન નમસ્કાર કરેલા કલાક બોલીએ એટલે તમને ખબર ના પડે તો શાંતિ વાળી મને શાંતિ વાળી એમ કે મારું કેસી રહ્યા છે કાલી વાતાવરણ જ્યાં આગળ કલાક એને એક વાક્ય માનીયે થાય આખી જિંદગી સુધરી જાય અશાંતિ ના ભાઈ પાસે આવીને બેસે અશાંતિ ક્યાંથી હોય તમારી પાસે આવી ને બેસે અશાંતિ ક્યાંથી હોય સમાધી રચે સમાધિ સમાધિ ના કરવો ફેરફાર કરવાનો પ્રયત્ન ના કરવો તે પણ ગુનો છે ફેરફાર કરવાનો પ્રયત્ન કરવો તે પણ ગુનો છે શું છે કે કે ફેરફાર ના નરોવા ચિંતા કોની કરવાનું હોય પોતાની ચિંતા કરો શા માટે કરો આ માતાની ચિંતા કરો છો વાળની ચિંતા કરો છો એ તમારી ચિંતા કરો છે એ તો પાર્ગો છે દેહ ની ચિંતા કરતા કરતા હોય છે એટલે આ બધું ચિંતા નહીં કરવી તે ગુણસ કરવી ચિંતા ના કરે એ આપડે ચિંતા ના કરીએ તો હંમેશા ક્લેશ થાય ને ચિંતા ના કરીએ તો પછી ક્લેશ થાય ને ચિંતા ના કરીએ તો ક્લેશ થાય પછી એ આપડે આપડે બે ચિંતા કરવાની આપણે જરૂર નહી ને આશીર્વાદ આપડે બધા આપડે હું તો કઉ છું પગે પણ ના લાગે કે બેતા વર્ષે આપણને પગે પણ ના લાગે છોકરાઓ તો આપડે આશીર્વાદ આપીએ પણ છોકરા પગે ના લાગે કે હું પોતે મારા ભાઈ ભાભી પગે લાગુ પણ છોકરાઓ ના લાગે કાકા લાગે શાંતિ થાય તો એના મા બાપ ને લાગે તો મને કેજ લાગે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 આ લુસી બઉ થોડા છે પામી ગયા તો આ તો મારું પાડે છે ના પામી ફૂલ વગર શું પામ આ તો દસ લાખ વર્ષે એક જાય એટલે કે આ ભેગું થયેલું એનો લાભ પૂરેપૂરો ઉઠાય છે ને મીઠી તો ગોટલા સુધી નીચે નીચે કરે શું કરે લાખો જીવો કરોડો જીવો આ બધો જીવો દઈ આબુ મારે બધા જન તો બધા જીવ મારે પરમાણ ઘટતું નથી લોકગેટ આપડે મરી જાય છે દુનિયા જરૂરતું નથી બોલ્યા કરો એક જ વસ્તુ બધા ને બીજું મંત્ર મંત્ર આપો છે બાવીસ બાર ઓગણા પરંપરા જેટ આપતું હોય ને ને ને લાઈટ બદલી પરંપરા એટલે મેળવી જાય છે બીજો ધર્મ કયો સારો એ કેવી રીતે ખબર મારે આપણને આત્મશાંતિ થાય ત્યાં આગળ આત્મશાંતિ થાય અહંકાર ઉઠો થાય દે સામાન્ય માણસ કેવી રીતે કરી શકે નાની બધું થાય છે ઘણી વાર છે તપાસ કરી શારીરિક સુખ ની અને બાળકો ની સામાન્ય મહાપુરુષો ની પાછળ થયા કરે છે વગોવે છે એનું કેમ વગો એના કરતા અત્યારે મોમાં માણસો ની પાછળ પડે છે ખરેખર અંતર ની શાંતિ માટે લોકો ફરતા નથી એના માટે શું આપશું એના માટે મારે બધી શાંતિ હોય બીજી બધી મન ની કોન્સન્ટ્રેશન થઈ શકતું નથી અમે ત્યારે હું વિચાર કરું કે મારે મારા મન જોડે છૂટે નઈ ને એને માટે કેવી પ્રવૃતિ કરવી છૂટી શકે હવે એ માટે આપ કે મહાપુરુષ ની કૃપા એ તો જ થઈ શકે પણ વગર કૃપા એ થઈ ના શકે વગર કૃપાય થઈ ના શકે એવું નઈ